શ્રી સ્વામિનારાયણ ગુરુ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સંરક્ષક સ્વામી નું પ્રવચન સંસુ બીજ ને મંગળવાર તારીખ અઠાવીસ આઠ ઓગણીસો ચોરાસી અને પ્રાગજી દવે પાસે શ્રીમદ ભાગવત માં કપિલ ગીતા ની કથા વંચાવતા હતા પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજી મહારાજ પરમ પ્રત્યે બોલ્યા સર્વ કારણ ના પણ કારણ અને અક્ષરા પુરુષોત્તમ એવા પુરુષ રૂપે કરીને મહામાયા છે અને એને બ્રહ્મ કહે છે અને એ પુરુષે માયા માં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાન પુરુષ દ્વારા એ વૈરાજ પુરુષ ઉત્પન્ન થયા શું તમારો મહામાયા ધારણ કર્યું એના થકી પ્રધાન પુરુષ વિરાજ પુરુષ મહાપુરુષ કઈ કામ કરીને એ છોડાય નઈ એ કઈ શબ્દ ના છોડાય જો શબ્દ છોડો તો અર્થ ઉડી જાય પુરુષ એની વેળે કામ કરી શકતો નથી વાસુદેવ ભગવાન તે મહાપુરુષ રૂપે કરીને એવું હું ગયું વાસુદેવ ભગવાન મહાપુરુષ રૂપે થાય એ પોતે એ રૂપે થાય ત્યાર પછી એ લોકો કામ કરી શકે અમલદાર હોય ને એની પાસે કાગળ ના હોય અને સહી કરે એ સહી હાલે અને કાગળ મળ્યા પછી સહી કરે ત્યારે એ સહી કામ કરે પેલા નહીં કરે કઈ ન કરેલા ન કરે મેળાતે સકે ન રહેલા વસી ને રહેલા એ દ્વા મહાપુરુ માં પ્રવેશ કરે એટલે સમજા સિદ્ધિ આવીને અહીંયા પ્રવેશ નથી કરતા વાસુદેવ ભગવાન તે મહાપુરુષ રૂપે કરીને મહામાયા ને વિશે વીર્ય ને ધરે છે મહાપુરુષ રૂપે રૂપે કોણ કરે છે આપણે બધા માર્ગ માં નોખા પાડે એવું પુરુષ કાર્ય છે અને એ પુરુષ અક્ષરાત્મક છે આ મહાપુરુષ એ પાછો કેવું અક્ષરાત્મક એટલે અક્ષર આત્મા એમને અક્ષરાત્મક એટલે અક્ષરાત્મક કોઈ દી પોતાની જગ્યા થી આગો પાછો થતો નથી ખર ભાવ પામતો નથી એવું પુરુષ છે પ્રવાહી પદાર્થ ભરાય કોઈ દે નક્કર પાત્ર હોય એમાં રહે પાછો નક્કર છેવાજ સુ દેવાય નહીં તેમાં રે નઈ કોઈ દી ત્યારે આપણે જ્ઞાન માર્ગ માં હલ્પો કહીએ બોલો પુરુષ અક્ષરાતમ છે એને બ્રહ્મ કહે છે એને શાસ્ત્ર બ્રહ્મ કહી છે અને એ પુરુષે માયા માં વીય ધર્યું એ પુરુષે માયા વીર્ય ધર્યું ત્યારે એનામાં વાસ ત્યારે તે માયા થકી પ્રધાન પુરુષ દ્વારા ઉત્પન્ન થયા શબ્દ અક્ષરાતમક પુરુષ એમાં ભગવાન ની શક્તિ નો અને પરિણામે એના દ્વારા મહામાયા પ્રધાન પુરુષો થયા અને પ્રધાન પુરુષો દ્વારા એ વિરાટ સર્જાયા પ્રધાન પુરુષ પ્રધાન પુરુષ રૂપે કરીને વિરાટ ને છે તળાવ પાણી ભર્યું હોય ના એક ઠેકાણે પાણી નો એવો ઉપયોગ થાય છે એક ઠકોર જે નવા રહે છે એક ઠેકાણે ચામડા તો છે સંદાસ હોય છે બધું કામ કરે પાણી ભગવાન મહાપુરુષ પ્રવેશ કરી અને મહામાયા માં છે વેરી એટલે શક્તિ એની ધરી शक्ति भगवानी शक्ति विनाती प्रधान पुरुष द्वारा वहराज पुरुष उत्पन्न सीधू लखी दीदान पुरुष एक नहीं। બ્રાહ્મણ ક્ષત્રિય વૈશાલીક જે પ્રાકૃત માણસ હોય અને તેની સ્ત્રી માંથી તેનો દીકરો થાય તેમરાજ પુરુષ થાય છે તેમાંથી પ્રધાન પુરુષ પ્રધાન પુરુષ પ્રધાન માયા કેવી રીતે વિરાટ જાય બોલે ને વિરાટ જીવ છે ધ્યાન પ્રકરણ આવે છે અને વિરાટા ઉપાસ કરે છે નથી આપડે મૂળ વસ્તુ જીવની જે સૃષ્ટિ છે એ અલ્પ છે વિરાટ ની સૃષ્ટિ છે એ મહત્ છે શું બનવું ભાઈ જીવ ને હજી જયારે સરખાવે ક્યાં ભાવમાં સરખાવે જોવા લોકો ને ગ્રસ્ત પાંચ પૈસા મળે એટલે હું સંકલ્પ થાય પ્રકારના જે અંધ પ્રમાણે ખોલે આટલે જયારે આવ્યા ત્યારે વનિરાજ એ સૃષ્ટિ વિશે ના સંકલ્પ થાય છે હજી તો કરી એમ નઈ ઓરે આ જીભ છે એ પણ સાધન સંપન્ન થયો એટલે જરૂર કઈક રચના કરવા વિચાર મહાપુરુષ દ્વારા વૈરાજ થયા વૈરાજ માં વાસુદેવે પ્રવેશ કર્યો એટલે તર તેના સંકલ્પ થયા સંકલ્પ સાથી થયા આપણે માઈક ભાવનાથી કરીએ સંકલ્પ કે સૃષ્ટિ કર્યો એ સંકલ્પ કામ કરે છે એનામાં રહીને વૈરાજ માં રહીને જે સંકલ્પ કે આ સૃષ્ટિ ની વૃદ્ધિ સૃષ્ટિ ની વૃદ્ધિ એટલે મનુષ્યો થાય એમ એની નો થાય પ્રવાહ માં આવે છે અને પ્રવાહ માં જીવ ક્રિયા એવી જ વૈરાજ ની એટલે આ પંચ વિષયની નહી સંકલ્પ વિકલ્પ જીવને પંચ વિષય ના થાય એને પંચ વિષય ના નો થાય એને સંકલ્પ ઈશ્વર ની ના છે ઈશ્વરે જે સંકલ્પ કર્યો છે એ આપણે કામ કરવું એના સંકલ્પ પ્રમાણે એને વિચાર થાય એટલે ક્રિયા તો આય સંકલ્પ થી કરે છે ભૂલ કરે છે એટલા માં સરખામણી કહેવાય હજી સૃષ્ટિ થઈ નથી ત્યાં સુધી માયા ના કહેવાય બોલું કાર્યત્તા પ્રેરે છે એને જ્ઞાન છે મારે એને એ કીધું છે એ પ્રમાણે કરવું એટલે એમ એને એમ ધારી કરવું જોઈએ એ જુદો અર્થ તો બધું ભગવાન જ કરે છે એમ થાય પાછું ભગવાન માથે ભાર રાખતા નથી એ તો સંકલ્પ કરાવે છે પછી આ કરે છે આ જયારે આવે એમાં તૈયાર થાય અને શક્તિ વિસ્તાર પામે પછી આ માયા ત્રણ ગુણ પેદા થાય પછી મિક્સ હોય ત્યાં લગી મહત્વ કહેવાય અને વિસ્તાર પામે પછી આ એકલા ખાનામાં છે આપણે બોલિયામાં આવે ને તો વિરાટ આયુ આવે છે બોલો જીવ જેવા જીવના જેવી જીવના જીવ છે એટલે જીવ જેમ વિષય ના સંકલ્પ કરે એમ ઈ નથી કરતું એના જેવી એટલે આપણે અર્થ આમાં ગોઠવી દઈએ કારણ કે આપડી વૃત્તિ આમાં વિષયમાં એટલે ઓલા પાછા વિષયમાં ભેળવીને પણ એની મહત્તા એ સંકલ્પ કરે છે ને આ સંકલ્પ ઈશ્વર ને આજના પ્રમાણે છે અને તે દ્વિપાર્ધ કાળની આવરતા છે અને આ જગત શું પરા કહેવાય તો બઉ મોટું કીધું બઉ મોટું દ્વિપાર અઢાર મિન સમાસ થતું જાય હજી આપણી બુદ્ધિ મારી ભાવ માં ફસાઈ ને બેઠેલી છે એટલે આનો હોત વ્રોત છે સાંભળીયે તો એ ગરીબ માં ન થાય વૈરાજ પુરુષ ની દ્વિપદાર્થ કાળની આવરતા છે અને આ જગત આ જગતની ઉત્પત્તિ અવસ્થાઓ છે ઈશ્વર ની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રય ત્રણ અવસ્થા છે જેમ જીવ જાગ્રત સ્વપ્ન સુશુપ્તિ એ ત્રણ અવસ્થા છે તેમ અને એ વૈરાજ્યના વિરાટ સુત્રાત્મા અવ્યાકૃત એ ત્રણ દેહ છે તો કે ના વૈરાજ પુરુષ વૈરાજ પુરુષ જેમ આપણા કારણ ત્રણ દે એમ વૃત એ ત્રણ જો વૈરાજ બોલાય નાય વિરાટ એટલે એનું શરીર બોલાય છે એટલો જુરુ પુરુષ કેવાય અને વિરાટ પુરુષ નું શરીર છે એ દેહ ને ઉપરાઠ આવરણ છે હવે બોલો ક્યાં પૂછ્યું એ આવરણ અંદર છે કોણ વૈરાજ આવરણ ની અંદર અષ્ટર મહત્વ તે દ્વારે થયા છે અને તે વિરાટ ને વિશે ઇન્દ્રિયો અંતરણ અને દેવતા એ પ્રવેશ કર્યો અને એને ઉઠાડવા માંડ્યો એ પાછા એનો દેહ સર્જાયો એમાં પ્રવેશ કર્યો ઇન્દ્રિયો ઇન્દ્રિયો અંત કર્યો અને એને ઉઠારવા માંડ્યો ને વિરાટ નો જીવ પણ માન્યો હતો મારી પાસરાજ નો જીવ તો છે એટલું મતું કરતાની ક્રિયા ને વિશે સમર્થ થયા કરી આપડે ઊંઘ માં પીડ્યા હોય જમવાનું મૂકી વિરાટ માં તો એનો આત્મા હતો ભગવાન ને સીધો પ્રવેશ કર્યો એમ ન કીધું પણ પુરુષ રૂપે કરીને એટલે પુરુષ રૂપે કરીને એટલે શું મહાપુરુષ મહાપુરુષ દ્વારા એની માથે કેટલા પટ છે એ કઈ એને ખબર નથી વિચાર નથી કર્યો માથે જરાક છાયેલું ઉખડી જાય અને વાવે જાય ઉગે જ નહિ તમારે ઓછા છાયેલ એને છે અંદર થી ખરી ગયો હોય અને વાવે નહી એ ઓલા બધા આવર એ સહિત આવરને સહિત ચાલ્યું આવે આપડે અત્યારે બેઠા જઈ આપડે કઈ કહ્યું હૃદય માં ભગવાન બેઠા પણ એકલો નથી બેઠો એટલે સહિત બેઠા છે મહાગુરુ સાદી જે ગણાવ્યા મૂળ સ્વરૂપ જે નારાયણ છે ને એને વાસુદેવ કેવાય એ દ્વારે પુરુષ માં આવ્યા પુરુષ માં પછી પ્રકૃતિ પછી પ્રધાન પુરુષ માં આવે ત્યારે મહાપુરુષ ના આવરણ માં રહી ને આવે મહાપુરુષ ની શક્તિ શક્તિ મહાપુરુષ માં આવી મહાપુરુષ ની શક્તિ રાખી પ્રધાન પુરુષ માં આવે ત્યાંથી વિરાજ આવે વિરાજ માં જયારે આવી ત્યારે ઊલા ત્રણેય ભાગ પાછા પેલા ને પેલા મહાપુરુષ પ્રકૃતિ પુરુષ એ બધા દેવ સહિત આવે એવા જે વૈરાજ એમાં વિરાટ દેહ ના બધા છે બધા તત્વો છે છતાં વિરાટ ઉભો નો પછી પાછા વાસુદેવ ભગવાન એ સંકલ્પ દ્વારા એના માં આવે ત્યારે હલે ચલે તો હલે ચલે હોય તો છે ત્યારે એ કાર્ય કરવા તૈયાર થાય નહી તો થાય નહી માલીબા થી ઊંઘવાથી ભોગ ને ઉઠાડે ઊંઘ બહુ હોય ત્યારે કામ કરી શકે છે અને સંપૂર્ણ જાગૃતિ લાવવા માટે ભગવાન પ્રવેશ કરે એનો જીવ અંદર બેઠો તો નિરાશ નો અહિયાં જીવ કયો જેને બીજો નો કહેવાય અને પુરુષ ને મુક્ત કયા છે એ છૂટી ગયો છે આવડો હજુ છૂટ્યો નથી કોણ વેહરાજ એને છૂટવું છે પણ એના વાસુદેવ ભગવાન પ્રવેશ કરે એટલે સામાન્ય જીવ જેવી એની ક્રિયા નહીં કરે છે એવું એને જ્ઞાન છે એ જ્ઞાન એજ એનું આવરણ એ હું છું આ મારું કાર્ય છે એટલું જ્ઞાન રહ્યું એટલા આવરણ એક દિવસે જ્ઞાન છેલ્લે ત્યારે હું અહીંયા રોકાઈ રહ્યો હું અહીંયા ક્યાં રોકાઈ રહ્યો એટલે મુક્તપણા પગી જઈ રહ્યો ત્યાં લગી એને રોકાવવું પડે છે માર્ચ માં પાસ નજ એમની વચ્ચે જે પ્રધાન પુરુષ રહ્યા એ પ્રધાન પુરુષ ને વૈરાજ લેવાય કે મહાપુરુષ ની મુક્ત બનાય શું પ્રધાન પુરુષ જે છે એમાં જે પુરુષ છે જે મુક્ત પ્રધાન પુરુષ ન પછી આ ભાવના કલ્પાય જ નહી એનામાં કોઈ દિવસ તૈયારી છે પૂર્ણ તૈયારી છે પણ એ અમુક અંશે રોકાઈ રહ્યા છે કઈ એ માયા ના પંચ નથી અને જયારે ક્ષેત્રજ્ઞ વાસુદેવ ભગવાન પુરુષ રૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેવ ઉઠો એ દ્વારે આવ્યા સીધા નથી આવતા એમાં સમર્થ થયા એટલે પ્રવેશ કર્યો ત્યારે અને એજ જે ભગવાન આ જીવ ને પ્રકાશ ને અર્થે माया तकी पर तका, जराज जी जीव विराज विराज ने छे, मुक्त नहीं जीव थे. એની વ્યાખ્યા માયા રહ્યા હતા જો એને માયા અડતી નથી આમાં આવે છે તો એ માયા થી પરત છે માયા નો એને ગંધ પણ અડે નઈ માલિકા રહી નહીં સાક્ષી રૂપે રહ્યા છે એમાં સાક્ષી રૂપે સાક્ષી એટલે શું આ જે કાર્ય કરતા હોય દેખતા હોય એને જોયા જ કરે છે જોતા જોતા પ્રેરણા શક્તિ આપે છે પણ આજ ચાલુ લખાવે નહિ દેહ ઇન્દ્રિયો વિષય તેનો સંગ ગણો થયો છે માટે સંગ દોષે કરીને એ જીવ દેહાદી કરુપ થઈ ગયો છે અને તેના સંઘ ને મૂકીને મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત એવું બ્રહ્મ તે છે એને માયાનો સંસર્ગ જ પણ ઉપાસના અને કર્તવ્ય બે ને અંગે એનાથી છૂટ્યા છૂટ્યા પછી ગંધ નથી રહેતો ને એજ જોવાનો સવત ગંધ રહી જાય માટી ના વાસણ માં ડુંગળી ભરો તો ડુંગળી હજી તો થોડું દ્રષ્ટાંત આ તો પર્વ નું દ્રષ્ટાંત છે ક્યાંય ગંધ હોય જાય ગંધ લાગે છે ગંધ લાગે છે માયાની માયા ઈશ્વર નો ઈશારો અને આનો દેહ હરખા હોય ઈશારા બારું કઈ નઈ આપણે કઈ બનવા કરવું ત્યારે તમે શું કહો સ્વામી આમ નો અને હું ભૂલ તો આપે ને નાના સાધુ કોઈ મને સ્વામી આનું આમ છે નાનું આમ છે આપડે અયા કરી આપડે જાણીએ કે આપડે ભૂલ તો સુધરી લઈ નઈ તો આયા કરી એટલે એ રાજી થયે ઓલાય ઓલા ઈશાર એતો ઈશારા સિવાય બીજું કામ જ કરતા નથી મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત એવું જે બ્રહ્મ તે છે જો એને જ્ઞાન છે મારું સ્વરૂપ માયા ના સંબંધ વાળું નથી એવું થાય છે મજા હોય ને એ મજા આવી લબંધન થી કોણ કોણ સાવુ કરે ધ્યાન નથી રેતું એ તલાકી હોય ને તો સાહેબ જીવ આવેલા જીવ કયા હવે આ જીવ નો આપડે આ ભલે જીવ છે માય શરીર માં છે માયા માં ક્રિયા કરીએ બધું જીવન જ મારા માંગવાન મારા મારે બધું કામ કરે છે હું તો એનું હથિયાર છું ઈ વાપરે છે હથિયાર ના પણ કરતું હશે અથોડો લઈને આમ ટીપો ત્યારે અથોડો નઈ એમ નઈ આમ ટીપોડો બોલે કોઈ નહી હ પોતે સ્વતંત્ર કઈ કામ કરતું નથી કેમ આવે તો મનન કરે તો નિજાત્મા નું બ્રહ્મરૂપ હું આત્મા છું બ્રહ્મ છું જગત નથી મનુષ્ય નથી પશુ નથી પક્ષી નથી દેવ નથી કોઈ નથી નિરંતર મન કરતો બ્રહ્મ નો સંગ કરે મનન કરતો બ્રહ્મ નો સંગ કરે મનન દ્વારા થાય તો એ જીવને વિક ન થાય નહી કારણ કે માગ્યા વિના રહે ન પચી વર રહ્યો હોય ભાગવાનો થાય બીજે જાય રસ્તો કેમ ભૂલ્યો નહીં મનન છે ના ના માલિકા મનન દ્વારા પડ્યું અમારું ઘર અમારું ગામ અમારું ઠેકાણું અમારો દેશ એ પડ્યું છે માલિકા એ જાય ક્યાંથી એ મનન દ્વારા બ્રહ્મનો સંઘ કરીને એને ઉડાડતા શીખવું જો અહી મંદિરે દોડી ને જઈને દર્શને જાવ દર્શને જવું જાય છે એનો કોઈ શરીર બદલતું નથી ભૌતિક ના ભૌતિક રે છે એ અભૌતિક જો હોય તો ભાવ ના બદલાવ નદી શીલા નદી પાષાણ નથી સદા પ્રાર્થના કરી દર્શન ક્યાં માલિક જ છે એમાં માબંધ જ ક્યાં છે દેખાય એ નો ગુણ એ જીવને વિશે આવે પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર બીજી મિનિટ મળી જાય જાય મનન દ્વારા બ્રહ્મ નો સંગ કરવો જો બ્રહ્મ નો સંગ થાય ઉડી જાય મારી આંખ ની ભાષા દઈ છે ને એમાં હું જાણી ગયો મોટું તરત દેખાય મોટો દોષ છે મોટો દોષ છે એવી રીતે ઈશ્વર જે વૈરાજ પુરુષ ને આ જીવ એ સર્વે ના પ્રકાશક તો પુરુષ રૂપે કરીને ભગવાન બોલાઈ ગયા અને હું હું હું હું આવી ગયું બધું જયારે હું આવ્યું એટલે માયા તો છે તેમાં દીકરીને દખી ને જરાંગલ ઉ તેના છોકરા માં પ્રવેશ કર્યો તો તે વાહે દોડ્યા દીકરી ની પાછળ છોકરા રસ્તામાં બેઠા તમને ન ઘટે છોકરા એવું હવે આ જગત માં જીવ હું કેમે નથી દે છોડી દીધો એ આ સંધ્યા કેવાય છે ભગવાને એટલે કેવું છે ભગવાન એની રક્ષા કરે છે જરા ભૂલ થવાની થઈ તારું તેને બદલાવી દીધો આપણને નથી બદલાવી દેવું અને તે આવડ ભોગવે છે ત્યાં સુધી બધા અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષ નો સંબંધ સાક્ષાત થાય છે માટે પ્રલય ને અંતે પાછો માયા માંથી ઉપજે છે ભગવાન પુરુષોત્તમ નારાયણ એનો પૂરો સંબંધ નો થાય અને આ કારીય કાર્યક્ષેત્ર છે એનું અભિમાન નો જાય ત્યાં લગી આખું જિંદગી આ ન જાય કારણ કે બાપ એટલે મહાપુરુષ મુક્ત છે એને દુખવા ન દે એને પકડી રાખે બી પાછો ને પાછો જન્મે એટલા વૈરાટ બનાવે જેવો પોતે બધ છે ને અસમર્થ છે એવી રીતે એનો જે બાપ હોય એ પણ બધા અસમર્થ હોય ને માટે એ બાપ તે દીકરા નો સહાય કરે કરે કમાઈએ બોલો માયા નો સંબંધ નિરંતર રહે છે ચડતો નથી જીવ નું છે જીવ ને જેમ આમ છે પણ એના ઉપર નો જે આ ઉપાધી દેખાશે ભગવાન ના સુખે સુખી રહેવું છે એવો ભાવ થશે એટલે પણ લઈ લે જારે પુરુવે કયો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા અને વળી એ વિરાટ પુરુષ પણ સંકર્ષણ સંકર્ષણ અનિરુદ્ધ પદ્યુમ્ન ઉપાસના કરે છે એની મદદ લઈને આ પ્રલય થઈ શકે અને સ્થિતિરૂપ અવસ્થા ની વિશે ઉપાસના કરે છે વિષ્ણુ સ્વતંત્ર કરી શકતા નથી કરવાનું હોય બોલો અને તે સંકર્ષિક ત્રણ જે તે વાસુદેવ ભગવાન ના સગુણ રૂપ છે અને તેની ઉપાસનાને બળે કરીને પામે છે અને જ્યાં સુધી ત્રણ ની ઉપાસના કરે છે ત્યાં સુધી એને ઉત્પત્તિ સ્થિતિ પ્રલય રૂપ જે માયાનો સંબંધ તે ટતો નથી અને જ્યારે નિર્ગુણ એવા જે વાસુ ભગવાન તેની ઉપાસના કરે છે ત્યારે આ જીવ છે તે બ્રહ્માદિક દેવ રૂપે ભગવાન ઉપાસના કરે છે ત્યારે ધર્મ અર્થ કામરૂપ ફળ ને પામે છે भगवानी करे ज्यादा जन्म मर नौ धर्म अर्थ काम रूप फल ने पाक्ष અને જયારે ભગવાન અવતાર જે રામકૃષ્ણ જોઈ લો એક વહીવટી પ્રકરણ અને એક નિયંત્રણ પ્રકરણ દુનિયાના કબજે છે અને વ્યવહાર છે નિયંત્રણ ખાતું છે ઈશ્વર ને ગુરુ આવે ખાતા અથવા અનિરુદ્ધ મૃત્યુ ના સંઘર્ષી મોક્ષ બધી ધર્મ અર્થ કામ કરે શું ધર્મ ધર્મ એટલે ધર્મ છે ધર્મ કઈ કલ્યાણ ના કરી ને કલ્યાણ તો નિષ્ઠા કરો સર્વ ધર્મા ભગવાન ના અવતાર જે રામકૃષ્ણ કરે ત્યારે હવે આવડા એટલું મોટું કામ કરે ને કલ્યાણ નહીં એનું પોતાનો હક નઈ લો રામકૃષ્ણ આવીને ગમે મનમાં પાછા વળી મળી જાય આપણી પેટી આપણને ભૂખ મારે એને ભૂખ મારેજો અને છતાં બધા એની મુક્તિ થાય એ વિરાટ પુરુષ ને પણ છે અને એ વૈરાજ પુરુષ દ્વારા એ अवतारास्त्र क्यों अवतारो वैराज द्वारा वैराज मोटो ना जो वैराज पुरुष द्वारा अवतार કયું મૂળ કારણ વાસુદેવ ભગવાન એ પુરુષ રૂપે કરીને બિરાજ માં આવીને બેઠા હોય એ નારાયણ બેઠા બધા પાછું સમજાવે આપણને આમ તો ની થઈ કરે છે અધિકાર ભેલો છે એટલે થાય વાસુદેવ નારાયણ એ પુરુષ રૂપે કરીને વૈરાજ પુરુષ ને વિશે આવીને બિરાજમાન હોય ત્યારે અવતાર કયા છે જયારે વૈરાજ માં બેઠા હોય ત્યારે એમાંથી અવતાર થાય છે આમ તો અખંડ છે મારે જગત ના કલ્યાણ માટે અવતાર ધારણ કરવો છે એવો સંકલ્પ જયારે ભગવાન કરે ત્યારે એમાંથી અવતાર ઘટશે નહીતર વૈરાજ અવતાર ને ન ભગવાન ની શક્તિ બે પ્રકારની માતા પિતા એવા અવતારો સ્વતંત્ર છે પરાધીન વાસુદેવ નથી નિયમ ને પરાધીન પછી ઓળો શહેરો મારે અવળો શરો મારે સુધારવાનો અગિયાર પોતાની સત્તા વાપરી અને સુધારી દે છે નથી કરે એમાં પોતે તમ કેમ કરી શકે એને છાના રાખી પાછા નોખા કામ કરવા માંડે કોઈલા નું કામ ચાલે કેમ આ ભગવાન છે વાત જોવા માવતર થી જન્મ એટલે અકસ્માત ઈશ્વર લીએ છે અને જે પ્રણાલી છે એ લોકતા નથી પ્રણા લોકતા નથી અવતાર ધારણ કરવામાં વૈરાજ દ્વારા જ અવતાર લે વૈરાજ દ્વારા એમાં પોતે બેઠા છે એમાંથી અવતાર ગીનાની બધા વાત એ હાજરી તમે સરકારી તંત્ર વ્યવહાર ગામડાના માણસ સમજાવવા બેહો લ્યો વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કહીને વૈરાજ પુરુષ આવીને વિરાજમાન હોય ત્યારે આવતા ગયા છે માટે તે અવતાર તો છે આ કારખાનું આચર છે એ નીચેથી આવડતું અને એ વાસુદેવ ભગવાન જયારે પ્રતિલોમ પડે એ વૈરાજ પુરુષ નોખા પડી જાય કેવળ એ કેવળ થકી અવતાર સંભવે જ નહીં વાસુ દરિયા બેઠા છે પ્રતિલોમ પડે છૂટા પડતા છે ભાવ માં એસુદેવ જે ક્ષેત્ર કર્યો નતો ત્યારે એ વૈરાજ પુરુષ પોતાની ક્રિયા કરવી તેની વિશે પણ સમર્થ ન પુરુષ કહ્યા માયા માં ગર્ભ ધરેરાજ પુરુષ બ્રહ્માંડ થાય છે અને તે પુરુષ તો નિરન્ન છે અને મુક્ત છે બોલ મારું ભાવ છે એટલે અન્ન કેવાય એમાં ઈચ્છુક અને માયા ના કારણ છે અને જે વૈરાજ પુરુષ ઈશ્વર છે તે માયા ના ભોગ ને ભોગવીને પ્રલય કાળ ને વિશે માયાનો ત્યાગ કરે છે અને જે જીવ છે એ તો માયા ના ભોગ લીન છે. એને જ્ઞાન થાય ક્યાં રોકાણો જે વૈરાજ ઉપર